Oh, my God. બોલજો હાથનો ઉપયોગ કરવા આવે કામ આમાં વાંધો નહીં આવે સપાડ કરી હોય આમાં દુખાવો થાય આમાં શાંતિ આવે